અને ત્યાં મતભેદ મતાન છે આપડા લોકો એક જગ્યા છે એ જુદું છે નહીં આપણે મતભેદ પાડ્યા છે અને જે શિવ છે એ જ્ઞાની તરીકે એક્સેપ્ટ કર્યા છે જે કોઈ પણ જ્ઞાની થાય શિવ કેવાય શું સર એટલે આ બધા કરેલા છે બધા મતભેદ ચાલ્યા રહેશે અને એરા દેરા સર મે હું દેરા બાધાનો વિચારો નહી હું તો આશ્રમય બોદો નથી આશ્રમ બોદો નહી કારણ કે લોકો ત્યાં બેસીને ઉપદેશ આપશે તો ભલે જૈન તો હાથ પડે જૈન ધંધો હાથ પડે જૈન ધંધો હાથ પડે એમ કહે છે જૈન ધર્મમાં તો આશ્રમ બાંધવાની ના જ પાડે હા પર આ પણ કલ્પ સૂત્ર એમાં ત્યાં આગળ અત્યારે બે ત્રણ કરોડ થી બંધાઈ જશે અને સંપૂર્ણ આરસ ના બધવાના સંપૂર્ણ આરસ ના તો મારે તો પૈસા લેવા નથી હું શું કરેલ્પ કરે ના કરે મને પૂછે ક્યાં હેલ્પ કરવી તો હું કઉા હેલ્પ કરવા આટલી ચીજ છે જો હોય તો આપજો નહીં ના હોય તો જરૂર નથી સમજો ને તો હોય તો આપે એટલે સંગે ઉપાડ માને ના માને એટલે હા અમારા ગામના અમારા ભય થાય કુટુંબના થાય ને એમના એમના ફાધર આવ્યા હતા કઈ સાલ તો બધા લોકો કે આ પૈસા વાળા છે એમને લખાવતા નથી તારે એ શું કે અમારે દાદા લખશે હા શું કે અમે તો હાથ ગાલીએ નહી અમે લઈએ ને પણ મારું નામ દીધું એટલે મેં શું કહ્યું કે દસ હજાર લખો એમના ડોલર સમજો ને એ પછી મને પૂછ્યા પૂછ્યા મારે આચાર્ય હું માર્યો તા મને કહે છે મારે શું લખ્યું દાદા તમે એમ મારું લખ્યા છે વધારે હોય તો કાઢી રાખીએ તમે મારે લાખ ડોલર લખો કે છે એમ સમજો ને એટલે લાખ આપ્યા છે એકરીજમાં બે લાખ બે લાખ બે લાખ ડોલર આપ્યા છે સમજો એટલે આ બધા એનાથી બંધાઈ રહ્યું છે સમજે ને એટલે આ સંઘ લોકો પછી એક્સે ગુણ તો માને દરેક લોકો ટેકો કરવા છે જરૂર બીજું કશું નહિ એમને મોક્ષ તો થઈ જવાનું પણ ટેકો કરવાની જરૂર છે ટેકો કરેલો પોત પોતાને ગજા પ્રમાણે કરવો જોઈએ ના હોય નહીં તો ના હોય નઈ ત્યારે કહી દે જેને અડચણ હોય ત્યારે કઈ દે અહી તમને પૈસા મળશે આ સંઘમાં એટલું બધું નાનું છે કે જેને અડચણ હોય તેને અહીંથી આપવામાં આવે છે એટલું બધું નાણું છે આ સંઘમાં हमने एक तौ वाइन सूरत वाले आगे लगे नाम, तो नाम ना तो पचीस लाख रूपया तकती मरवा तक आखा भीत बढ़ी आखी तकती भरी दीदी पे पचीस लाख अपने हमने कहूँ आया पे वाची तवाज कर નાન ના લખવાનું હોય લેવાય માસ્ક નહિ આપે અને આ બધા ટેકો જોયો નહિ કર્યો આ બધા ટેકો જોયો હતો નોલર હા અડાલર ને આ ભાઈ પાંચ હજાર દીકરા ડોલર ખાયા ભરતભાઈ ટેકો દેવા મહાવીર સ્વામી ભગવાન ની વાત છે આપડા જેવા વિતરા આગ્રહ કર્યો તમને કહેવાય કે ભાઈ આપડે આવું સરસ ભાવેશ ભગવાન મંદિર બનજાય આપ સૌ ટેકો આપ્યો તો સૌએ કોઈ કે મારા પચીસ લાખ ડોલર કોઈ કે મારા 50 લાખ રૂપિયા પાંચ કરોડ રૂપિયા અને ગરીબ માણસો આ બધા પચી પચીસ લાખ રૂપિયા પચાસ પચાસ લાખ રૂપિયા લખાયા છે તો મારી પાસે છે મારી પાસે જે છે હા હાથ રૂપિયા એ મારા લખાવું સારું બધા જોઈ લયા નાના ભાઈ નું છે પચીસ લાખ રૂપિયા આ કેવા મિત્રાજી મહારાજ છે એને પચીસ લાખ રૂપિયા બેઠા બીજું નામ પેલા સાત રૂપિયા આપ્યા એનું પેલું નામ દાદા ને કેવાનું દાદા ને કે જવાબ માંગે છે મહાવીર સ્વામી વખતે સાડા સાત રૂપિયા હતા એ આપ્યા એક રૂપિયા વધારે ગણવું કિંમત વધે એક રૂપિયા હા મારી વેલ્યુ એની પરિસ્થિતિ શું છે પાછું કાઢ્યું છે અને જેમ જેમ જેમ કરીને એનો રસ્તો કરી આપીશું કારણકે એ તો બહુ કેવા તો તમે આ ભાઈ ભાવ થી ભાવ ની કિંમત છે ભાવની કિંમત છે આપડે કારણ છે જે પચીસ લાખ વાત અમે આટલા બધા પૈસા આપ્યા અમારું નામ કેમ આ બધું નામ નામ વેચવા નીકળ્યા છે અને આ કે અમે કહ્યું નામ તમારું નહીં અમારું નામ નહીં લખવાનું તો છે અને કેતું બેતુ બધા મજામાં છે કે હા ત્યારે બોલો અમારા આશીર્વાદ છે કાયમ ના તમને પૂજા જરૂર છે અંબાબેન દાદા અંબાબેન અંબા બેન જય સચીત સારી છે જય સચિદારા શું કે છે રામોહનભાઈ રામ મોહનભાઈ જય સચિદાનંદ જય સચિદાનંદિદાનંદોનભાઈ જય સચિદાનંદો જયારે આભાર છો આભાર ક્યારે રાખ્યું છે રામોહનભાઈ હેલો રામ મોહનભાઈ લંડન બઉ સારું હવે તમે ના આવશો લંડન અમે ભેગા થઇ ગઈ છું હા જય સચિદાન ઘેર જ બેઠા છે નઈ લો આજે બોલાવજો દાદા કેમ છે દાદા હું કોઈ નું નામ નથી કેતો પણ કોઈને પણ આપડે કહીએ આ જ્ઞાન બાબત જણાવીએ કે અમને આ જ્ઞાન મળ્યું છે અમને બહુ શાંતિ રહે છે અને આપ એક વખત અનુભવ કરો અને એમને અનુકૂળતા ના હોય અને આપણે સમજાવીએ કેવું છે કે આવું હોય શકે નઈ આવું બને નથી આ જે આ તો અગિયાર નું આશ્ચર્ય છે આવું બન્યું જ નથી એટલે પેલા માન્યા જ ના આવે કે સંસારમાં બેઠા આટલો બધો છોકરા છોકરીઓ છે ને પણ બન્યું નથી એટલે આશ્ચર્ય લાગે લોકો ભર્યા છે એ કામે કશું ભરવાનું કશું કરવા નથી તારે પહે જાય તારે ખબર પડી જાય છે કે કરેક્ટ છે કારણ કે અનુભવ થવો જોઈએ આત્મા બોલતો થવો જોઈએ શું માણસ આગળ એમ નઈ આગ્રહ રખાય નઈ તમારા થી આગ્રહ કરવું એ ખોટું છે વિતરાગી માલ છે એટલે જયંતભાઈ એમ ક્લિયર કરવું છે કે આપડે કોઈ પણ નવી વ્યક્તિ આવી હોય દાદા એને દાદા ના જ્ઞાન નો અમને જે અનુભવ થયો હોય અને જ્ઞાન વિધિ આપણે રાખ્યું હોય આપણે એમને સમજાવીએ કે અમને આવો ફાયદો થયો અને એ ભાઈ આપણને એમ કે અમારે ઘણું કામ હોય બેન કે અમારંતો ભાગવાના છે આગ્રહ કેવાયું એ આગ્રહ ના કહેવાય ને એવું કહેવાય ને અમારા પણ એવું છે ને ઘણી વખત કેવાય કહ્યું કહ્યું નથી કામ થતું હોય ચડે નઈ ત્યારે આગ્રહ કેવાય એને સમજાવવા માટે વાંધો નથી આપડે ને અમે તમને વિનંતી કરી આટલું વાત કરો ને નવીન ભાઈ ને અત્યારે જે રીતે કહ્યું એટલે કોઈને કેતો સાંભળાય નથી મેં પોતાના માટે જ હન્ડ્રેડ પર્સન્ટ મારે માટે સેન્ટ નથી એટલે મારે વિનંતી કરવા મને વાંધો નથી વિનંતી મારે એક સેન્ટ પણ ફાયદો થતો એક પછી વિનંતી કરાય છે ને મારાથી એટલે જે તે રહેશે આમાં માસ ને મારી ભૂલ હતી ના એ ભૂલ ના થયા નથી આ તો આવી રીતે હું હતો નઈ આપડે કામ કરવું છે મેં શું કયું કે આપડે મગને ચડાવવા છે શું છે હવે મગને ચડાવવા છે તો ભાઈ પાણી નળ માં આવે છે કે નઈ આવે છે તો નળ થી ચડાવવા શું નલા પાણી થી અને પાણી બંધ થઈ ગયું છે તે ના ઠેકવાનું પડે તો ગટર પાણી ચડાવે પણ તમે ચડાવો આવી એટલું બધું ના વગેરે કરી નઈ આપડે બરાબર આ બાળક ને તો જેમ તો સમજાય આ બાળકો કેવાય જગતનાથ સાધુ એ બાળક કે જેને સમજાવવા માટે પટાળવા પડે પટાળવા પડે પટાળવા પડે એ બધા બાળકો કેવાય એની જાતે જા છું એક મિનિટ હાથી ની વાત હા કોણ બધા બહાર નીકળે શું કરે નાવા જાય બહાર નીકળે તો શું કરે હાથી ई ना, तो तो ना, ना, ने ने ने ने ना वरी पास धूल फूकी फूके પાછું દૂર શું કેવું એટલે ગજસ્ત કેવાય ગાન તમને તમને ગમ્યું કે ના ગમ્યું આટલો વખત બસ ગમ્યું ગમ્યું એટલે બઉ થયું ગબ્યું એટલે બઉ થયું આપડે આનંદ થી પેલા બેઠા કે જેવું જેવી વાત કારણ કે તમે ઠેર સુધી ટક્કર ઢીલી છે ના હોય છે હોય છે પણ આ તો તમારા માં મને આમ બહુ સંતોષ થયો એ વીકનેસ નથી આવી વિકાસ ના આવે ને એટલે મને બહુ રાજી થઈ કે હજુ વિકાસ ના આવે એવા માણસો છે ત્યાં આગળ ત્યાંના કાયદા જુદા છે આપડે ત્યાં બધા જૈનાચાર્ય ના કાયદા જુદા અને આ સંઘ કાયદો શું છે જણા છો તમે પચાસ હજાર માણસ નો લો લોકૃતિ છે એમ ના સંસ્કૃતિ આ તો હોવા ભેગા થયા ને મારા મારે કેવી રીતે બેઠો છે કઈ બેઠો છે મુસ્લિમ તો જાઓ આપડે બધા આપડે બધા ઊંચા આપડી સંસ્કૃતિ જેવી છે કે આપડે બધા બેઠા હોય જોજો આપડી સંસ્કૃતિ એટલે શું છે એટલે તળાજા તળાજા શબ્દો છે લાઈન માં જ ચાલતી હતી અને પછી મારી જોડે આવ્યા ત્યાં તળાજા એટલે તળાજા ના ત્યાંના મુનિ ત્યાંના જે મિનિમ હતા પૂછ્યું કે બધા સાહેબ કેટલા માણસ જમનારા પાંચસો માણસો ડર ત્યાં સુધી રસોઈ બનાવી પછી એ લોકો જમી રહ્યા ત્યાર પછી મુનિ મારી પાસે આયા મને કહે એવું તો તમે શું કર્યું છે કે પાંચસો માણસ પરમ વિનય શું કહ્યું પરમ વિનય થી જ મકું ને એટલે અહીં પરમ વિનય હોય બીજો કાયદો ના હોય પગ આવી જાય ને બુટ આવી જાય ને આનંદ માણ કે આ તો ચમકી થી જીવો શની સીધી થઈ છે અને મીઠ્યા થી શું ના કરે જે બેઠા હોય તેનો જ્યાં જ્યાં લે ત્યાં મોક્ષ નથી છેલ્લા સ્ટેન્ડર્ડ માં લો નથી હોતો એ આપણું કેવું બરોબર છે બધા સ્ટેન્ડર્ડ માં લો છેલ્લા સ્ટેન્ડર્ડ માં લો નથી હોતો હા છેલ્લું લાશે નહીં શું છેલ્લા જરૂર છે ફુગો ઉડે ઉડે જ જાય અંદર ચાલે જાય અને જ્ઞાન લીધું ભેગો જ ના થયો હોય આજ્ઞા ના પડતા હોય ત્યારે શું કરવાનું નઈ તો પછી સંપૂર્ણ વિશ્વાસ રખાય જે જ્ઞાન લઈને મને ભેગો થયો નથી ત્યારે બધું નુકસાન એનો વિશ્વાસ ના રખાય બધું પૂછો બધું આની આજ વાત આની આજ વાત અમે જયારે હિન્દુસ્તાનમાં હતા બધા વિશ્વાસ નથી રાખતા કે આ મારું કામ કરશે આ મને આટલી મદદ કરશે આને આટલા પૈસા પાછા આપશે કશું જ નહીં એનું શું કારણ એ જ વ્યક્તિઓ પાંચ વિશ્વાસ આપણને વિશ્વાસ આવે કે અમારું કામ કરશે એટલે તમે કામ કરવાના પણ આપણને વિશ્વાસ ના આવે તો પેહલો વિશ્વાસ જતો રે તો આપણને વિશ્વાસ છે કે અમારું કામ કરશે એટલે થાય આપણને કેમ વિશ્વાસ જતો રે તો આપણામાં કઈ ગુલઝુક થયેલી હોય તેથી એટલે એનું કારણ હોય બાકી એવું એવું બને નઈ ને આપડે એજ લોકો ત્યાં હતા તો જુદી વાત હતું નાની એવી આપડે વસ્તુ બતાવીએ તો મોડે વાર વાત કરી નાખજો ને ભાઈ અત્યાચાર બગડી ગયું છે બિલકુલ કરતા જ નથી કરે અમે તો સત્ય જો કઈ કઈ કરે હજુ કઈ કઈ ખુરા છે તો તો હાલ ખરાબ થઈ જશે કજું કામ જ નહીં કરતા બધા છે મન બગડી ગયા છે શું કે સ્વ નો અર્થ સ્વ એટલે આત્મા નો અર્થ અને ભટકવાનું સાધન છે રખડી મળવાનું સ્વાર્થ નો નો અર્થ લેતા છે બધું મદદ કરશે કે નહિ એના હિસાબમાં છે આપડે હિસાબ થઇ જશે આપડે કઈ મારે નથી જોયતું તો એ કરવા આવશે કે લગભગ પેઢીઓ પેલા ની વાત પેઢી પેલા નામ બોલે અને પછી પેઢી આવી એ તો એમ કે થઈ ગઈ કે આ ધર્મ ફલાણો આ ધર્મ ફલાણો આ તો આ ધર્મ આ મારો આજ તો એવું થાય કે એ લોકો વધારે ધાર્મિક હતા કે અત્યારે એ લોકો જ્ઞાની હતા વૈષ્ણવ એટલે વૈષ્ણવ શિવ ભજે તો શિવ પણ ભગવાન માં મહાવીર સ્વામી નું બધા ભગવાન નામ વિષ્ણુ નું તમે કહો છો એ પ્રમાણે બધું લે ચોવીસિંગ પણ આમ ચુસ્ત પોતાના મંદિર માં બીજે કોઈ ઠેકાણ નહીં અને બીજે નમન કરીને નીકળી પડે બાકી આજે નવી પીડીઆઈ તબક્ નવી પીડીઆઈ ની હા એ લોકો ને ખરેખર जरूर एक से पंथ जुदा पंथ। धर्म जुदा मुश्किल मंदिर एट मंदिर अः गया पीछे हिंदू धर्म ना लिखा शिव ना ગયા વખતે આપડે મળ્યા પછી વૃંદાવન ગયો એટલે બધું છે કોઈ જગ્યા સારું કરે છે माता दादाशु ज्ञान लीधा हमने एमने देरासर के कृपाणु देव मंदिर क्या जव तो जय सक नही छोड़ नहीं देखो सजा नवकार मंत्र पांच वर्ष नो बोलता પોતાનો ધર્મ પોતાનીતિ રીતિ નહી છોડવાની કોઈ હિસાબે તમે અને એ લોકો એ જાત ને શું કે સંયમી છે અને લોકો એમને કે સંયમી ભગવાન સ્વીકાર ના કરે આપડે ભગવાન સ્વીકાર કરે ભગવાન તો કે સંયમી તો હોય ત્યાગી હોય એટલે રૌદ્રાય તાર મુખ ની ગયા છે સુંદર વિજ્ઞાન છે હા બહુ ઠંડુ હતી ઠંડુ નથી બહુ सा मनुष्यो थे દિવાળીઓ હાથી નથી એટલે આ મથરા તૂટી ગયા અજવાયું દેખાય નઈ દિવાલો એટલે મથા ખબર ના પડે દિવાલો એટલે તૂટી ગયા મથરા જયારે સાતા સંત પુરુષો ને બધા થશે ત્યારે સાચો માલ જ એક જણ પાંચ ના પાંચ જણ ને હારા કરે રિપેર કરે ને તો બધું થઈ ગયું પાંચ માસ રિપેર કરે ને ગુરુઓ છોકરા દોષ નથી અમુક અમુક ધરમ માં તો ગુરુઓ તો ભણેલા પીએચડી થયેલા હોય છે જે પીએચડી થયું ને કશું ના જો ના ભણેલો જોવા ફરે મને તો એવું કઈ બોલ કે મને શાંતિ થઈ જાય શું કયું ભણેલા ડફો હોય ઘણા ખરા ધર્મ ના સમજે ધર્મ તો ગુરુ પાસે અને પુસ્તકો ઇંગ્લિશ ભણ્યા ને ગુરુઓ સીધા આવતી જશે વેપારી ગુરુ ના ચાલે જાપાન જર્મની વાળા કરે કરે છે છે? તો લોકો કેમ એવી આપડે ખોરી કાઢો છોકરા નથી જર્મનીમાં તો થોડું છે જોજો? એક ભરતભાઈ પૂછે છે તો હું મને ગાર પડ એવું લાગુ છે એવું લાગુ છું બાર વાર લાગવાના છે લોકો બાર વાર થાય છે ભરતભાઈ નથી પડી કે દાખલો આપીને કઈ સમજાવો ને દાદા ના આમ તો કરીને હવે શું સમજવા નામ ધરાુકાનો કરેલી આમ કે ચાર દુકાનો ની અદ્વૈત વિશિષ્ટ અદ્વૈત શુદ્ધા દ્વૈત બધી એક શંકરાચાર્યુકાન શું તારે હાપીટ ધ્વંદપીત એ તમે બધા ધ્વન આવો ધ્વંદીત રાગ દેશ નથી નફોટ ને મારે રાગદ્વે નથીલું છે નફો ખોર સારું ખોટું એ ધંધાતીત કેવાય ધંધાતીત થઈ જાય એ કાલે આવી ગયો એટલે ચાલો હા નિર્ધન